શાસ્ત્રકાર હોય કયા શાસ્ત્ર પ્રકાર હોય કે તમનેક શાસ્ત્રકાર હોય કેવું સમય કે જે સંપૂર્ણ હિંસા આપી તેમના શાસ્ત્ર પ્રકાર હોય શું કહે